તમને છૂટી જઈશું એવું ખાતરી થઈ ગઈ સો ટકા ની ઉતાવળ નથી ખાતરી થઈ ગઈ દાદા ઉતાવળ નથી હવે હા ઉતાવળ છે ને મારે જોઈએ ક્રમિક માર્ગ વાળા આત્મા અકર્તા છે એવું જોઈએ નુકસાન થાય એમ કેમ આત્મા થઈ ને બોલે તો અ કરતા ભ્રાંતિ માં અગરતા આત્મા ને કેવાય એવું છે શું તમે જ્યાં સુધી વ્યવહાર છે ત્યાં સુધી કરતા માનો નિશ્ચય માં હોય તો કરતા કહો શું કહે તમે વ્યવહાર માં છો ને આ લોકો કદી માર્ગમાં લોકો બધા સુધી વ્યવહાર માં છે એટલું વાત સમજવી પડે સમજ્યા વગર બધું ખોટું થાય ભગવાન વ્યવહાર થી કરતા છે જ્યાં સુધી તને આ ભ્રાંતિ છે ત્યાં સુધી તું કરતા છે ખરી રીતે કરતા છે ખરી રીતે કરતા કોણ થકતું જ નાની પ્રત્યે આવા માટે ખેંચાય પણ આક્રમણ જ એમ નથી આક્રમણ થાય તો ઘરી કાઢે આક્રમણ ના થાય તો કોણ ઘોરી કાઢે ઠંડક એ આ લોકો આક્રમણ થાય છે ને એ પાછા મને કે છે આક્રમણ થઈ છે હજુ જેવી જોયે નહી થઈ નઈ તો આવશે આપડે એને ઠંડુ કરીએ આ તમે બધા ઉપદેશ આપીને ઠંડા કર્યા તમે શાંત થયું તો ના આવે અકરા છે શું ઠંડુ કરી દેવું એટલે વધારે અકામ કાઢી નાખશે થોડું થોડું ઠંડુ કરીએ બગડી જાય આજ વાત એ લોકો કરતા હતા દાદા આપડે કરે આવી જ વાત આજ વાત ની વાત વાપી ટેક્સી માં વાપી ગયા હતા આખી જિંદગી બસ જેનું સરવૈયુ આવે પગ થઈ જાય ચાર રોટલી ખાતા ખાતા તરા ખાવાનો આ કયુગ નું છે એવું ફરી મનુષ્ય પણ ફરી મુશ્કેલ એવું આ કયિગ નો કાશ શું કહ્યું એ જીવો બુજો હે જીવો બુજો બુજો મનુષ્ય પણ મળવું મહા દુર્લભ છે એમ જાણો ચારે ગતિ વિશે ભય છે એમ જાણો ભાઈ કોનું નામ કેવાય કે જે ભાઈ આપણને લાગતો હોય આપડે વાગે તારે આપણે જાણું સાચો ભાઈ વાગે નહિ દોડ જમ દોડ જમ આક્રમણ કરી નાખવા કાલ્પનિક આપડે તબિયત છુટકો માટે દાદા નું નામ લઉં હું જવું ત્યારે એ જ વાત કરું તમારે જાઉં છો તેથી જાય છું લક્ષ ચૂકી જવાય ના એ બધું એવું છે ને આ છોડે નઈ ને અથાતા વેદની માસ ને એ સહન થાય તો આ લીધે સહન કરે છે એ રીતો બીજા કર્મો બંધાય રડી રેડી ને કાળે દાડા પછી ભગવાન એમને એમ કેવાય બઉ સારું છે તમને અશાતા ગમે સાતા ગમે શું કેવું કરે જેના આ લોકો સંસારમાં સુખ દુઃખ બે શબ્દ કે છે સાતાવેદ ને સાતાવેદ ની શબ્દ છે શું છે સાતાવેદ ને કાઢક લાગે સાતાવેદ ની ગરમી લાગવી સુખ તો તો હોય ને સંસાર